કે તમે એવા છોકરા છો લાયા બે તુરી બે ઘરે લાયા પછી રસ છે બસ ભરખેદાર છે પછી વરંવારે ગઈ એનો રસ છે આપડે લાયા કાઢી પછી કાઢી ને કાઢી જાણીએ જ્ઞાન શું કેરી કાઢું છે નકામો આવતો બહુ પગાર ચાલે કશું નહિ થાય નહી વ્યવસ્થિત છે મારવાથી છોકરા સુધરે કે નહીં ના ના મારીએ પેલો આપડે એને કઈ મારી દે કારણ બાજી જાય એ ભાગે દેખાય હાજર ભાગી જાય નહી પુતળા જોઈએ કેવું આ પુત્રો કાબુમાં નથી આપડી કાબુ નથી પુત્રો સાયન્ટિફિક મને તો બહુ ગજબી લાગે છે મને પોતાને અંદર ચેન્જ ખબર પડે તારા અંદર શું ચેન્જ થતું જાય છે ખબર પડે છે જેને સંસાર વધારે વધારવો હોય તેને આ સંસારમાં પરંપરા કરવું કરવું મોક્ષ જવું હોય તે જોવું ઓકે શું બને ભરી ને કઈ સુધરવાનું કઈ મનમાં અહંકાર કરે નાખું ભંકાર કરે એટલું બાકી ભર્યા સુધરે કરે કે શું નહીં જે માલ હતો તેમાંથી કિચન નો કિચન નો ક્વાસા નો કોસા નું ને કાટ નહીં કરે કિચન ચડી જશે કિચન નું મારી એ જોવાનું કેવું આપડે ના ગમે બધા ગમતા આવે કેટલાક માણસો બધું જોવાનું છે ખાઓ પીવો જુઓ મજા કરો સંસારમાં દુઃખ છે કે જયારે ખાવાનું ના મળે અને અર્ચન ભાઈ બે દાળ બધી ભૂખ લાગી તારા પ્રજાણી ગઈ અને ના પાડે ને પછી આપણું ધ્યાન કરવા દે બધું એવો સારો દેહ છે ગમે છે આપણે પછી ઊંડ ના પડાવે નહી તો દે અને પછી રાજાના ધ્યાન માં રેવું પણ ડકો ના કરીએ તો ડકો નાખી ભાઈ બસ મળી રાખે બધું શું કર્યું નથી દાદા જેટલું નમતા જાય એટલું વધારે નમાવતા જાય તેઓ ઘરે શું કરવું નમતા જ રહેવું કોઈ નમાવતું જ નથી કોઈ નમાવડાવે કોઈ જન્મ નથી એમે લે એમ છે તમને લે એમ છે કે મને ડબલ થીમ દબાયા ટ્રેનમાં એને પડીને ધડા કેને કીધું એસી ડબાવવાનું નહી એમ એમ છે કે દા ને કે મે ઉઠાય આપને કે મે ઉઠાય તો આપણને કેને ઉઠાયા તો આપણને કેમ જાય ઉગતો આપણને એવું થાય છે કે આપણને એમ કે ક્યાં ક્યાં સામા પર દબાવા જાય છે ને એ આપણો હંગાર છે અંકાર લઈ લીધો પણ અહંકાર રહ્યો તે આપણને હેરાન કરે એમ મને દબાવે છે દબાવે છે મોટા મોટી શક્તિ સંદાસ આ શક્તિ એ બીજી બધી હોય ખોટું છે આ તો મશીનરી કેવાય મો અઢાર અઢાર કાપી નાખે છે એટલા માટે કેવું પડતા લોકો મગર પારા ઉતરી જાય પારા ચઢાવી ચઢાવી ફર્યા છે ચક્કર ઘર ચક્કર તેનો પારો કરાયો પછી ઘન ચક્કર તીવચક્કર કહીએ તાર પાછળ થાય સચિદાનંદિદાનંદ નવો વિતરા ગાય નવો વિતરા ગાય નવો વિતરા ગાય જય આપનો દીવગુર જય ભાઈ હું પેલી વખતે આવેલો હતો તો હું પુષ્પાંજલિ લઈ આવેલો હતો આપના દર્શન ને એટલે પુષ્પાંજલિ એમ જ મારે લઈ જવી પડ્યું મને આને એમ કહ્યું કે આ વખતે જો દર્શન ના મળે ભાગ્યુ હોય દર્શન ન મળે તો પછી પુષ્પાંજલિ ને બધા કીધું જુદા મૂક ગયો મૂકી વાત <initiatives> શંકા રાખવા જેવું છે શંકા રાખવા જે શોધવા એ સંજન કરી છે ને શોધવા જેને સમજ પડી ગઈ એ નિસંગ પણ કર્યા કરો કે ભાઈ આપડા થી કોઈ જીવ ને ભડકે નઈ અને આપડે કોઈ થી ભડકા છે દાદા ને નહીં તો માણસ સ્વતંત્ર થઈ શકે જ નઈ અલગ કોઈ એવો બાકી નહીં સંદાસ કરવાની સ્વતંત્ર શક્તિ હોવાય ડાક્ટર ધંધા પડી જાય છે વાત કરતી રાખી ત્યાં ડાક્ટર ખબર પડશે તમારી શક્તિ એટલે બીજાની શક્તિ કામ સારી તો ગંભીર લાગે સજાય તો નહીં રાખતો પછી આપડે કઈ કઈ ગયે તો વાગીએ ભાર નથી ભાર નથી તેનો અનુભવ નથી અનુભવ નથી એટલે તેનો સ્વાદ નથી આવતો અનુભવ થશે એટલે સ્વાદ આવતો અનુભવ ની પાસે બેસી રહ્યા છે બાળા કરવાથી એની પાસે બેસી રહ્યા છે એમની વાણી વપરવાથી એમનું ધ્યાન કરવાથી તે રૂપિયા કરે જેટલા દબાવે એટલે નિમિત્ત આવું બને અને બન્યું એટલે કરાય છે That's me. Im coming back to my friend brothers and sisters. She was a woman named Shebhar eventually, to play the other person. But sheして ave the world happy friends. અત્યંત સરળ કહેવાય સરળ કેવી રીતે સરળ થાય તો થાય નીચે ઉતરે એક કલાક નો આખા બ્રહ્માડ નો બનાવી દે જ્ઞાની પુરુષ પોતે બન્યા છે એક બ્રહ્માડ નો બનાવી એટલું બધું રાધીપો આવે જયારે વર્લ્ડ માં કોઈ ચીજ જોતી નથી એ શું ને આપી પણ એ રાધીપો હેલો નથી જ સરળ થાય મારું ની જતી પણ ચઢ્યા પછી વધારે કામ કરે વેલા દોડે અને આ દોડેલી અને આ તો રેગ્યુલર ચોર નો હજુ તો હજુ તો નોર્મલ લાઈન પર આવ્યા નથી હજુ આ નોર્મલ લાઈન ની નજીક હોય ને તે મને ભેગા થાય અને તમે કરે બધું પ્રયત્ન બધા કર્યો ને પ્રયત્ન પોતાનો નરે પાછા શું થાય પાછું સરળ થવું પડશે ને બધું એ સરળ થવા માટે પાછી બીજી નિશાન જવું પડે ને તમને સમજાય નેજા છે મોટો સમય કેવાય છે અને શુદ્ધ કંચન થાય પાછું ઉપર ની ગીલી ટુ નહિ ગીલીય શું કરવાનું ગીલી ટુ કામ શું લાગે મોક્ષો જવાનું નક્કી કર્યું છે મતલબ તૈયાર છે અને મજુરિયાત કોમ માં નથી ને એટલું જોઈએ ખતર લેબર મહેનત કરીને ખાવાનું છે દેશની મહેનત જેને વાણીની મહેનત હોય મેન ની મહેનત કરતી ખાતા પીતા હોય એ બધા ના થાય અમારું બીજું ના હોય પછી દારૂ પીતો હોય દારૂ માં એનું દુઃખ ના સહન થાય એટલે દારૂ કેમ ના પી એક જઈને આવ્યો દાદા બધામાં સુખ જેમાં સુખ આવે તેમાં ભગવાન રહી લાગશે સુખ તો દારૂ નથી આવે મસ્તુ કેવું કે હા દાદા વાળા મારી રૂબરૂ એ આલોચના જેને કરે ને તે મોક્ષ જાય શું મોક્ષો જાય પછી પ્રતિકાન પ્રત્યેન પછી પણ આલોચના દાદા કોજે જ પછી બહાર ચેમ્પલ બહાર કાઢું ચિત તારું રહેશે એ તો ચેમ્પલ નવા એક લઈ જશે ભગવાન નો ફોટો ચીત ચીત ચેમ્પલ નો ફોટો જોડે તારું મારે શું કરવું તારું આવે એના દર્શન કરાવ્યા એક આજ્ઞા આપું તાર કે સેમ્પલ બાર મૂકું સારું એટલે સેમ્પલ માં એમ કેવાનું તારે અમે ભગવાન ના ત્યા છે તારે જવું હોય તો જજે અને રહેવું હોય તો તારી મરજી રહેવું હોય તમે ખુશ છો એવું બોલ એવું બોલી પછી જજે હા એવું કરવાનું કારણ કે પાંચ ટકા થી નાપાસ થયા છે એમની કેવી લે છે એમની ચિત્તા આપડે કરવાની કઈ જરૂર ખરેખર કારણ કે તેથી પાસ ના થયા તેથી વિતરાક ના હોવા છતાં તમને કે આવો અહિયાં મોક્ષ આપીએ આ વિતરા કેવાય કેવું ધર્મ ઉધાર એટલું કાપડ મારે વિતરાક બધા ધર્મ વિતરાક ધર્મ ઉદાર થાય એટલે બધા ધર્મ ઉદ્ધાર થાય સાંપ્રદાયિક શું છે સંપ્રદાય માં એક પોતે જ કે સંપ્રદાય નહીં તો સેમ કરપ્રદાય ની બહાર છે બાપજી હોય અને મુસલમાન કેવા જાય કે સાહેબ તમારી વાત અમને આજ ભી લાગતી નથી તમે જે પકડી છે આ સરકાર આ પેલી ઉજવણી કરે છે એ તમને પકડી છે એ તમારે યાદ સમાન ગુરૂપ કહેવા જાય કે તમારી વાત યાદ નથી લાગતી એમને બધાને યાદ બી નાખી આપણે કેન્દ્ર પુરુષ થઈને તમને લાગે છે તમને યાદ લાગે છે મને સમજાય એવું જો આચાર હોય તો હું જાણું કે સંપ્રદાય વિચાર ના છે સંપ્રદાય વિચાર માં નથી રહ્યા જે દુરાગ્રહ કરે છે માધી નરો બોવે છે અમે અત્યારે કહીએ શું તમારું નામ અત્યારે અમે કહીએ બાર અઘર છે તો તમે મને બાર જઈને કહો હું જયા અંધારું ગોળ થઈ ગયું છે ને તમે ખોટું બોલો છો તો હું કઈ ફરી વિનંતી દેખાતું માઇનસ એને મારી દેખાડવાનો કાયદો હોય છે તમને કેવું લાગે એની દ્રષ્ટિ છે એને દ્રષ્ટિ લેવાતો ને આપણે મારી સુકીને બરાબર ને આને આપણે દેખાતું હોય એમ ના દેખાતું આપડે એને કહીએ કે તમારે જોવું હોય તો ચાલો મારી સાથે અંધાર હોય છે એને દેખાતું નથી હવે નંબર વીસ વીસ નંબર ના દસ માં એવા હોય એને આપડે કઈ પેલી ચીપ શું દેખાય છે આપડે બે પોઈન્ટ એ બી પોઈન્ટ જતા હોય એ નંબર ના દસ માં નહીં હતા એવું તેના દર્શન પર બહુ ભારે નંબર હોય દર્શન ત્રણ છે શું થયું છે દર્શનાવરણ કહેવાય છે શું કહેવાય છે એનો દોષ છે કે આપડો દોષ નથી આપડે ભરીએ છીએ આપડો દોષ છે શું છે આપડો દોષ છે પણ વિકરાટ ભગવાન ની પાક ઉપર છો તો આ દોષ શોધશે નઈ અહિયાં શું ભાઈ દોસ્ત તો એમને દેખાતો નથી તાર જ એવું કહે છે મારા જે એમને આવી ગયો ગયું છે તેથી કે જાણી કે મારા નો દોષ નથી પણ મારા આપડે એટલું કહી શકીએ કે જો વિતરાગ ની પાર્ટી પર હોય તો આવું ના શોભે આપણને આપ વિતરાગ ની પાર્ટી ના જુનેદાર છો કહી દે મને આવે દેખાતું ઓછું થઈ ગયું છે માટે મને છૂટો કરો આમ કહી દેવું ના કેવું છે ઓછું દેખાતું થાય આપણે ના કે આપણે ઘર માં કહીએ છીએ છોકરા મારાથી કામ થતું ને મને છૂટો આવે દર્શનાવરણ છે ભારે દર્શનાવરણ દર્શનાવરણ વર્ષે બીજા લોકો સારવાર બીજા લોકો દુઃખ હોય મનુષ્ય એટલા બધા માર્ગ માર્ગ આવ્યા હોય ત્યારે મનુષ્ય બહુ મોટા કારણ કેમને જ્ઞાન નથી થતી ને જ્ઞાન ની જરૂર જ નથી દર્શનાવરણ જવું જોઈએ જ્ઞાન ની જ્ઞાન તો પોતે કિશલ ભોગવું થઈ જાય છે દર્શનાવરણ બહુ મોટા મોટો છે જેથી ભગવાને કહ્યું કે દેખાય છે એક હજાર ફૂટ છે આપડે ઘોરો ઘોડો ઘોડા હોય અમને પૂછ્યા હતા કેમને પૂછે તો કે ગોળો છે આ કે ના ભાઈ મને તો તમે આ શું પથરા જેવું લાગે છે